થશે તર દશા જ ઊંચી થશે તરંદ દશા ઊંચી ન કર પ્રાપ્તની ચિંતા કર પ્રાપ્તની ચિંતા નથી કોઈ બાપો એ રચના નથી કોઈ બાપો એ રચના જગત આખો સ્વયં રમણા જગત આખો સ્વયં સત્યહુ નિર પે સત્યયા ન કર પ્રાપ્ત ની ચિંતા ન કર પ્રાપ્ત ની ચિંતા ડખો નહીં કે ડખલ થશે કે રખલ થમારુ સી દવા કેથિત અમાર સી દવા કેથી અવસ્થા માત્ર સ્વાભાવિક અવસ્થામાં સ્વાભાવિક છે રચના ખુદરતી વ્યવસ્થિત છે રચના ખુદરતી વ્યવસ્થિત ડુબાડી કુન લી ડુબાળી ક મેુનલા હૃદય કીતા ખુલિયા હૃદય કીતા ખુલિયા નગર પ્રાપ્ત ચિંતા નગર પ્રાપ્ત ચિંતા લૂંટાવ્યો પ્રાપ્ત તિજબો લુટાવ્યો પ્રાપ્ત નિજ જગત મા મોક્ષ શાંતિ કાજ જગત મા મોક્ષ શાંતિ કાજ ઉડ્યો મફત મા મા વિશે અનાદિે મૂળરાજ અનાદિ તુડે મૂળરાજ ન કર અપ્રાપ્ત ની ચિંતા નકરે અપ્રા એક બધાને સરળ થઈ પડે એવું બોલાવા ને જરાક કયું બોલશો શબ્દોય પકડાય ને ગાવા લાગ્યા તમે આ જોરથી કોઈ બોલતું નથી અહીંયા કોઈ વળવાનું આવવાનું નથી આપણને અને આ સ્લેબ ધમધમે એવું બોલો હશે આ બધું રિસર્ચ સેન્ટરનું બધું આપણું નથી કલ્પના તો કહીએ પણ લેખકો ની મજબૂત કલ્પના હોય છે એવું નથી મોક્ષ એક કલ્પના નો વિષય નથી અહીંયા મૂકી દે અહીંયા મોક્ષ એ કલ્પનાનો વિષય નથી એ ધારણાનો વિષય નથી પરંતુ હકીકત છે મોક્ષ એ કેવી રીતે સમજવું મોક્ષ તો શું સમજવું કંઈ વસ્તુ જોઈએ કરીએ સમજે એ સમજ પડે અમને તો કે મોક્ષ એટલે જ આપણે શરીરથી જીવીએ છીએ એમાં આપણે આપણા શરીરના હું પણ આનું ભાન ધીમે ધીમે થતું જતું જાય કે જેથી આપણે આપણું હું એનો મુક્ત ભાવ એ વ્યક્ત થતો જતો જાય મોક્ષ એટલે મુક્ત ભાવ મુક્ત ભાવ કોનો તો કે સ્વભાવનો સ્વભાવનો મુક્ત ભાવ એને મોક્ષ કયો થતો જતો જશે આગર પ્રગતિ કરતો જતો જશે સમજાયું ને ચાલવા ધમધમવા બીજું દાદા અમારા પરમેશ્વર દા મા પરમેશ્વર ને દા મા પ્રા દારા પ્રા અનંતિ ઉદા અનંતિ ઉદા સ્વીકારો aro <laughs> રત્નાયની શોધમાં બટ મળી દૂર સ્વીકાર દુ બા દાદાંદુપા દાદા સ્વીકારો પ્રણામ સ્વીકારો પ્રણામ ના કોઈ અહીંયા ભેદભાવ છે ના કોઈ અહીંયા ભેદભાવ છે ધન કે ધનવા નિર્જન કે ધનવા ના કોઈયા હિન્દુસ્તા કે ના કોઈ અયા હિંદુસ્તા કે ના કોઈ પાકિસ્તા ના કોઈ પાકિસ્તા દોડો ખુલ્લી આ દુકા ખુલ્લી આ દુકા અનંતકાર થીુદાદા અનંતકાર થીઓ દાદા સ્વીકારો પ્રણામ સ્વીકારો પ્રણામ દાદા આપે ટોનિક દાદા બેટોન ગજબ કરે નિદાન ગજબ કરે નિદા અક્રમ માર્ગની ટ્રીટમેન્ટ થી અક્રમ માર્ગન ટ્રીટમેન્ટ થી ઉકલે ગૂંચ ઉકલે ગુજતમાં પાચાજ્ઞાઓ દરી પાચાજ્ઞાઓ દરી કારી ના કારી ના કે કનંત કાર્યુ બા દાદા સ્વીકારો પ્રણામ સ્વીકારો પ્રણામ અંત સમય ને માટે દાદા અંત સમય ને માટે દાદા માગું છું વરદા तोफान मची जसे तोफान दादा दादा करता मारा दादा दादा दा करता मारा निकले अंतिम प्राण निकले अंतिम प्राण કાર બા દાદા અનંત કાળ થયું બા દાદા સ્વીકારો પ્રણામ સ્વીકારો પ્રણામ અમે ગૌતમ સ્વામી અમે ગૌતમ સ્વામી તમે વીર તમારા નરસિંહ મહેતા અમે તમારા નરસિંહ મહેતા તમે અમારા શ્યામ તમે અમારા શ્યા અમે તમારાનુમાન ને અમે તમારા બા દાંતિ ઉ દાદા સ્વીકારો પ્રણામ સ્વીકારો પ્રણામ નાના બોલો મોટા બોલો નાના બોલો મોટા બોલો બોલો સૌમે પ્રણામ સ્વીકારો પ્રણામ રામ દાદા મારા પરમેશ્વરને દાદા મારા પરમેશ્વરને દાદા મારા પ્રાણ દાદા દાદા સ્વીકારો પ્રણામ સ્વીકારો પ્રણામ હો દાદા સ્વીકારો પ્રણામ હો દાદા સ્વીકારો પ્રણામ આ છોકરી આવી છે ને એને જીવનમાં બધાએ એનો દમ કાઢ્યો છે બહુ દમ કાઢ્યો છે અનુભવ છે એનો એ આમ તો એની અટક દમણ્યા છે દમણ છોકરી દમણ્યા પણ હવે એની અટક બદલાઈ ગઈ છે નહીં એ ગાંધી સંત ગાંધી અને કોણ મળ્યો છે ખબર છે બધું કરે પણ જુઓ આ છે પણ આપણા દેશમાં કેવી અવરી સમજણો પ્રવર્તે છે બધી આ સવરી સમજો પ્રવર્તે એ આપણું આ સેન્ટરનું કામ છે અને બને તેટલી પબ્લિકેશનો બહાર પાડો તમે પરંતુ પ્રોપરલી એને આપણે શું કહીએ છીએ કે પ્રૂફ રીડિંગ એક્ઝેક્ટ થાય એક લેટર જો પણ મુશ્કેલ ના આવે રીતે જવા દેજો નહીં તો પછી પેલો બધા અર્થમાં છબડા થાય થોડા આ છેલ્લું મને મોકલ્યું ને સારું એવું જરા એ ખાસ જોજો આપ એ તો એક વખત હું આપીએ તો જાય કરેક્ટ ના જાય હા જ ખાસ જોજો પરંતુ એ તો છે જ કારણ કે આખો બહુ એનો સ્પ્રેડ છે આખો ઈ મેગેઝિન બસ દીકરી શું બોલતો 98 માં ક્યાર લીધું ના બોલ 98 થી અત્યાર સુધી આપની પાસે ખાલી ભૌતિક જ માંગ માંગ કર્યું છે આજે હું તમને વિનંતી કરું છું કે આપનું જ્ઞાન જેમ છે તેમ સમજાય અને આપની આજ્ઞામાં એકદમ સિન્સિયર રહેવાય એવી આજે મારી પર કૃપા કરો દાદા જોર જોર બાય લે દિલ આપણું દ્રવિત થાય છે શું કહ્યું ત્યારે જ આવી સમર્પણ ભાવના અને પ્રાર્થના થાય છે નહીં તો નહીં થઈ શકે તમે પરંતુ એવા જીવતી ભગવત મૂર્તિ મળતી નથી આપણને એટલે મંદિરોમાં જવું પડે છે મંદિરમાં જવું જ પડે છે મંદિરો ખોટા નથી એ ઇનડાયરેક્ટલી તમને બોધ આપી રહ્યા છે એટલા માટે જવું જ પડે આપણે છૂટકો જ નથી એનો હમ પણ મંદિરમાં આ કાળમાં એ થોડો વખત દ્રવિત નથી થતું આપણે મંદિર મંદિર છે ફોટો હોય પ્રતિમા હોય બધું કોઈ પણ હોય પણ આપણો આજ્ઞા ધર્મ વડીલ વડીલ અમારા વાલા છોકરી હની જોડે અરે વાહ આજે તો તમારે રંગ લાગી ગયો તમારે હા એવું જ છે વસંત બાય રોડ આવી ગયા છે ભાઈ કઈ નઈ ચાલો બહુ સર કોણ કરવા ગયું બરાજ સાહેબ બોલો હરીશભાઈ અને આને ચાર કહેવાય છે વ્યવસ્થિત ચિત્રામણ થઈ ગયેલું અવસ્થિત સ્વરૂપે આગળ એને વ્યવસ્થિત સ્વરૂપે રૂપકમાં આવવું જ પડે સાહેબે મોટા મોટા પ્રોજેક્ટ નું બધું તૈયાર કર્યું પણ એમને એમ લાગે મારું રૂપક આમ કેમ થાય છે એટલે પાછું એનું સરખું કર્યા કરે પછી રૂપકમાં આવી જાય ત્યારે સાહેબ ખુશ થાય આ મ્યુરલ નું કોઈને ખબર હતી કોઈને તમારો આર્ટિસ્ટ તો બધું સાચું રોહિત જેવરી બિચારો અત્યારે તો બહુ વિનમ્ર ભાવ જીવી રહ્યા છે આપણે એમનું બહુ જરા કાળજી રાખવી જોઈશે હા એમનું આખું ટ્રીમ છે બહુ મજાની છે આપણે ધ્યાન રાખજો વસંતભાઈ અને એ વ્યવસ્થિત વ્યવસ્થિત એટલે આપણું ચિતરેલું પિક્ચર આપણી સમક્ષ આપણા જોવા માટે આવે છે જોઈએ તો જ આપણને આનંદ થાય કે ચિત્ર શું છે આપણે આપણા વખાણ નથી કરતા પણ ચિત્રકાર ખુશ થાય છે શું કહ્યું એને અસલ ચિત્રકાર કહેવાય અસલ ચિત્રકાર કહેવાય આખું જગત વખાણ કરે બધું કરે પણ ખરો ચિત્રકાર આ છે સમજાવ્યું હ આપડા અસલ સુરતી છે આ તો અસલ અને સુરત ઉપર તો દાદા કૃપા અદભુત છે વચનો છે સુરત એક દાડો એ થવાનું છે અને હવે આપણે સત્સંગ લઈએ અહીંયા બાજુ આવો ને તો બેસાશે કઈ ગોઠવી જાઓ ક્યાં અહીંયા આવો અહીંયા આવો આગળ આવો બેનો આવો બેનો અને ખસી ને આપજો જગ્યા એને નિશા એ કઈ ગઈ એવી પાવરફુલ છે પાવરફુલ છે કે નહી તમને ચલાવે છે ચાલો બે છે બેસી જશે બધા લાઈન કરશે બસ લાઈન કરો આગળ પેલી બાજુ લાઇન કરો પેલી બાજુ સીધી લાઇન કરો આમ અચ્છા એટલે બધો રસ્તો રહેવાદ જય સચીદાલ બેસો ચાલો બેસી તમે જ બોલો ને આપવાની જરૂર નથી બરોબર છે નામ કોનું જાણો છો અમારી અંદર વસેલા અનામી નું શું કયું જાણવાનું છે નામને અનામીનો ભેદ જ જાણવાનો છે નામ ખોટું નથી નામથી કિંમત એટલા માટે છે રિસર્ચ સેન્ટર એટલે કે દાદા ભગવાન વ્યવહાર વિજ્ઞાન નું સંશોધક સેન્ટર સમશોધક સંશોધકનો અર્થ થાય છે સમશોધક સમશોધક એટલે બધે વ્યવહાર છે ને એમાંથી એ વ્યવહારમાં સમપણાની સમજણ આપે એવું સંશોધક એવું થશે સાહેબ સમશોધક એ કેન્દ્ર છે આપણું અને એમાંથી આપણને આટલું પૂછ્યું છે આપણા સાહેબ આપણા બાલા ડૉક્ટર બાલાજી સાહેબે કે સત્યાવીસ બે હોલિસ્ટિક સાયન્સ રિસર્ચ સેન્ટર પરમ શ્રદ્ધે વાત્સલ્ય મૂર્તિ પરમ પૂજ્ય શ્રી દાદાજી આ તમારું કૃપયા નીચે લખેલ પ્રશ્નોનું સમાધાન કરવા વિનંતી એક પહેલો પ્રશ્ન લઈએ ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર વેધર વિઝીબલ ઓર ઇનવિઝિબલ બટ નોટ ઇન ક્રિશન Bracket, this is the correct address of God તેની આ જન્મમાં આ બધી ઇફેક્ટ કાર્યફળ માત્ર છે મનના વિચારથી પ્રેરણા ઉદભવે છે સ્ફુરે છે તે પ્રેરણા આત્મા બ્રેકેટ ભગવાન કરતો નથી પણ મનની વાત ગત જન્મની ગાંઠ ફૂટતા કર્મ ફળની આગળ લખી દેવાનું કર્મ મનની કર્મ મનની કર્મ કર્મફળ સ્વરૂપ મનની એટલું ઉમેરું ગાંઠ ફૂટતા ઉદભવતા સ્પંદનનું આ પરિણામ સ્ફુરણ છે પ્રેરણા છે એ વ્યવસ્થિત શક્તિની કુદરતી સંરચના સ્વરૂપે આપણને અંદરથી કારણ કે અને પ્રેરણા કરવાનો સ્વભાવ ના હોય તો આપણે સાવચેત ના રહી શકીએ આપણે એલર્ટ જીવન ના જીવી શકીએ એવું જ ને પ્રેરણા જોઈશે કોઈ અને બચ્ચાઓ આ સ્કૂલમાં ભણે બધે કરે તો મોટા શિક્ષકો આ હોય તે બધું બધા પ્રેરણા કરે છે ને બધા નાના મોટા શું એટલે મોટાઓની જવાબદારી કે નાનાઓથી પ્રેરિત થવું શું કહ્યું આ કાળમાં ખાસ કરીને આ કાળનો સ્વભાવ જ છે મોટાએ નાનાને પ્રેરણા નહીં આપવી પણ નાનાથી મોટાએ પ્રેરણા પ્રેરિત થવું તો એમને વગર પ્રેરણા આપે નાના બાળકો પ્રેરિત થશે આ પ્રયોગશાળા છે બધી જીવંત બહુ મોટી પ્રયોગશાળા છે અને આ પ્રયોગશાળાથી આ કાર્ય એટલું બધું વિશાળ છે એમાં તો જેટલા એમાં લાગે ઘણું ઓછું પડે બહુ સાગરમાં બુંદ જેવું છે એટલું છતાં આપણે કરનારા કશું નથી પણ આપણું શરીર છે તો શરીરને નિમિત્ત ભાવે આપણે રજુઆતમાં રહ્યા કરીએ આપણે તો એટલું બધું કુદરતમાં આપણું કાર્ય થાય કુદરતને સહકાર બને આપણો અને કુદરત સરકારમાં કુદરત બધી રીતે બધા માટે કામ કરી રહી છે કુદરત એવું નથી કે આના માટે આવું કારણ પહેલા માટે કેવું કર્યું કશું જ છે નહીં એક સરખું કામ કરી રહી છે શું કહ્યું એક સરખું એટલે કુદરતીમાં ન્યાય અન્યાય સ્વરૂપ હોતું જ નથી સમજાયું પણ મનુષ્યને મનુષ્યની ભાષામાં માથાની ભાષામાં બુદ્ધિની ભાષામાં એમને આ ન્યાય અન્યાય સ્વરૂપ લાગે છે એટલે એમને એમની ન્યાય અન્યાય સ્વરૂપની બધી નક્કી કરવા માટે કે ન્યાય છે કે અન્યાય એની ગોઠવણી રાખવી પડે છે હવે ગોઠવણીમાં મૂકે એમની વ્યવસ્થાથી કે કોર્ટ મૂકી ન્યાયાધીશો મૂક્યા ન્યાયાધીશના ઉપર ના મૂક્યા પછી એનાય ઉપર મૂક્યા બધું કર્યું પણ ન્યાયાધીશ કે છે તમે તમારી જોડે કેવી રીતે ન્યાય અન્યાય કરીએ તમને સમજાવતા આવડતું નથી એમને તમારો શું છે તમને તમને લાગે છે કે હું ન્યાય સ્વરૂપ છું અને પેલો કહે છે કે ના અન્યાય સ્વરૂપ છે કરવું શું મારે શું કરવું હે તો તમે સમજ નહીં પાડો તમે બે જગડા છો તમે એક કામ કરો વચ્ચે વધગારો મૂકો કોક તો વધગારો મૂકવો પડે અને એને કારો ડગલો જ પહેરવો પડે પાછો કારો ડગલો જ પહેરવો પડે કારણ કે આ ન્યાયની ને અન્યાયની અસર એને પડે નહીં એટલા માટે બે કુતરાીતે જો બહુ કરતો ને આમ હા બરોબર છે અને વાદી ના વકીલ ને હું તો જીતું જ છું હંમેશા જીતું છું ખ્યાલ એ તો આ જગત છે એટલે તમે આ આમ તો બહુ ગંભીર ગંભીર વાત છે આ કાર્ય કારણ ની કોઝ ઇફેક્ટની જીવનની અને ભગવાન સાચો નજીક નજીક તો જઈએ એટલીસ્ટ પગતો માંડ્યો ને ભલે અંધારામાં રહ્યો અંધારામાં પગતો માંડ્યો છે એટલું અદ્ભુત પૂર્યું છે અને આ વાત એક બહુ મોટા બાયો કેમિસ્ટ્રીના મોટા ફ્રેન્ચ સાયન્ટિસ્ટ હતા એમના ધર્મપત્ની સાથે અને એલિફ ત્યાં આવ્યા હતા તે બધું વૈરાબાગનું પહેલું બધું ગુફાઓ બધું જે પાછા વળ્યા એ યોગાનું અમે દાદાને કનુભાઈ અમે સાથે મુંબઈ પાછા આવવાનું થતું હતું કુદમ કુદી કરે ખુશ થઈ ગયા શું વાત છે તો આપણું આ વિજ્ઞાન કામ ના કરે સાહેબ આપણે જે છે તેને તેની ભાષામાં થોડીક આપણે એની રજૂઆત કરી લેવી સમજ્યા કે નહીં હમ અને મહાત્માઓ આપણે એકબીજા જોડે મહાત્મા તરીકે રહેવા સ્વરૂપે આપણે એકબીજાની મહાત્માની ભાષા બોલી લેવી શું કહ્યું મહાત્મા એટલે મોટા માણસો નહીં પણ આ મોટી દુનિયામાં નાના થઈને જીવનારા એ તો આપણું મહાત્મા પણ ખૂંચવી લે તો બધા ભાઈ ખૂંચવી લે આપણે હા એડ્રેસ છે બઉ સુંદર છે થોડુંક તમે આને વિકસાવજો અને એક નાનું એસેપ્ટ કરજો મોકલાવજો અમને આગળ જઈએ બીજો લેવું હા એટલે કે ઉપરના સ્ટેટમેન્ટ મુજબ પછી એમને પ્રશ્ન થાય છે કે અમને એટલે બધાને થાય તો કે આવું જ હોય તો પછી મૂર્તિનું ઔચિત્ય શું એટલે મૂર્તિ અને મંદિરને ફૂટાને પ્રતિમાઓ બધું મૂકે છે એની અગત્યતા શું કે છે ઔચિત્ય શું કેટલું એ સાચું છે કેટલું ખોટું છે એનો નિર્ણય શું થાય એટલે ઔચિત્ય કે છે બેરી વચ્ચે નિર્ણય કરવો પડે ને આપણે અને એ તો આખા જગત કહે છે બધાને માટે છે પોતપોતાના ભગવાનના બાંધેલા અને પોતપોતાની પૂજાની જગ્યા બધી આ ઇસ્લામમાં ગોખલો મુકાય છે અને પ્રતિમા સ્વરૂપ એક સંજ્ઞા મૂકી છે તે આપણા પવિત્ર કાબાનો સ્ટોન છે પવિત્ર અને એ જ પ્રમાણે મદીના આગળ છે તે કુદરતી જણું ફૂટ્યું નીકળ્યું છે રણમાં પાણી પીવાનું મળે નહીં અને થયું અને આખા સંત પુરુષ સાહેબ એમની કૃપાથી જુઓ અહીંયા કરજો તમે ફૂટ તો જરા ફૂટી નીકળ્યું આપણે એકવેરિયન વેલ્સ કહે છે ને જીઓલોજીમાં આવું હોય છે પણ એને તે જ વખતે આ નિમિત્ત બન્યું એ થયું થોડુંક ફૂટી નીકળ્યું એકવેરિયન વેલ્સ નીચે અંડરગ્રાઉન્ડ હોય છે તો એ ભગવાનની ખોજમાં થોડોક રહ્યા કરશે બહાર તો ખોવાયેલો જ છે બધો પણ ખોવાયેલા પણ આમાંથી જરાક જશે તો એટલે પ્રેયર રાખે બધું કરવું જ પડે છે એટલે આ યહુદીઓમાં સિનેગોક કે છે મળવા માટે બધાને ભેગા થવા માટે કે આપણે આપણા ભગવાનનો પ્રાર્થના કરીએ મળીએ ભગવાનનું ચિંતન કરીએ સિનેગોક કે છે ને સાયનેગોક કે સમજ એમાં એવું છે અને ત્યાં એ લોકો જીસસની મૂર્તિ નથી મૂકતા ત્યાં નથી હોતી એક સંજ્ઞાત છે બધું કશું નથી ત્યાં ખ્યાલ આવ્યો ને એટલે ત્યાં એ છે એમના અબ્રાહમના બેઝક અને અબ્રાહમ અબ્રાહમ એટલે ઇબ્રાહીમ નું એવું છે અબ્રાહમ એની ચોપડી અમારા સર્જરી થઈ ત્યારે જોવાય તો આપી આખું એમનું ટ્રી બતાવ્યું છે એમાં એના બે સમજી ગયું આઈઝેક છે તેની હાચી વાય પંચાણું વર્ષે જન્મ આપ્યો એને આ કોઈ પંચાણું વર્ષે જન્મ આપે પંચાસી પંચાણું એવું લખ્યું છે કઈક તો જન્મ નતો આપતો એને થયું કે હવે તમારે વારસદાર તો જોઈએ એટલે આપણી આ મેળ સર કેટલી બધી સુંદર છે અને કેટલી સેવાચન કાર છે એની જોડે તમે પુત્ર પ્રાપ્તિ આપણો વારસ આપો તેવું થયું તે પેલો આવી ગયો શું કહ્યું એટલે પછી આને આવ્યો આને આવ્યો એટલે પછી પેલું બે હાંમાં થયા મળ્યું તું આચો હું પે મમ્મીઓ નહીં થવા મળે પછી કે તું તો મારી મેળ મેળ સમજ એમને આપીને આવું કર્યું પછી તું ચડી ગયા જ મોટો તો એટલું થઈ ગયું સમજાવ્યું ને એટલે મોટા ને બેઉ ને પછી રાજ્ય આપ્યું સાહેબે અબ્રાહમ સાહેબે રાજ સોંપી આપ્યું એટલે અબ્રાહમ ના એને કઉક તું મોટો જ પણ પેલો નાનો હાચો હતો તો કે ભાઈ હાચો છે તું એને તરસ કર અને આ પર્વત છે ને એની આ બાજુનો ભાગ એનો અને પર્વત ની આગળ તું નીચે ઉતરીને જાઉં છું ને તે બધું છે સિનાઈ પર્વત માનવ સમાજ છે આપણો માનવ સમાજ ધર્મો ખોટા નથી એ લોકોની બિલીફો ખોટી નથી કોઈ દિવસ ના હોય શકે બિલીફ માણસને જ હોય બીજા ના હોય દેવોને પણ ના હોય અને કોઈ જગા માણસ સિવાય ક્યાંય નથી માનવની દુનિયામાં બિલીફ છે સમજાય છે એટલે આ ઔચિત્ય જરૂર છે એની પાછળ વિજ્ઞાન રહેલું છે ભગવાન ઇનડાયરેક્ટલી પણ ભગવાન સ્વરૂપ જવા માટે ને તો તેમ આ માણસો તો સૂનું શું કરી નાખે બધા એ બહુ મોટું છે દરેકના પોતા ચિહ્નો હોય છે ઔચિત્ય સ્વરૂપે મંદિરના એટલે પછી ક્રિશ્ચનો આવ્યા એ પહેલા આવ્યા જીસસ સાહેબ અને એમનો જન્મ ના બધું તો ક્રિશ્ચનિટીબલની ભાષા કોઈને સમજાય નહીં પણ લખવી એવી પડે કે માણસને જલ્દી સમજી ના શકે કે જેથી ભગવાનને પોતાના સેવક ના બનાવી દે પોતાની સેવામાં માણસો છે કશું કહેવાય નહીં જેમને સેવા જ લેવી છે અને શું કહેવાય એનું સાહેબ તમને શું લાગે છે માણસો સ્વભાવ છે મને સેવા મળવી જોઈએ હું શો સેવા કરું હે પરંતુ સેવાનો અર્થ જાણતા નથી કે સેવા શું છે સેવક શું છે અને સેવા કોની કરવી જે સેવ્ય હોય શું કહ્યું છે અને ડાયરેક્ટ તો એ જ હોય કે કોઈ પણ પ્રમાણ હોય માણસ ખોરતો બધો માણસ જ ખોરે છે બીજું બીજું કોઈ ખોરવા તૈયાર નથી આખા બ્રહ્માંડમાં માણસ એટલે માણસ ની કિંમત છે શું કહ્યું આપણે આ દેહથી પુરુષ છીએ આ દેહથી બહેનો છે એટલે કઈ એમની કિંમત ઘટી ગઈ એવું નથી આ બહેનો વગર કોઈને પુરુષને કોને મળવાનો છે બસ આટલું બચું જાણે એવું જ્ઞાન છે છતાંય આજે કેટલી ગરબડ થાય છે બધી બાર વગરની ગરબડ થાય છે કે નહીં એટલે મૂર્તિ તો બહુ મોટી વસ્તુ છે તો એવા માટે આખા વિશ્વની સેવા લે છતાં પણ એ વિશ્વના દિલ થી શું ઓપન સિક્રેટ જેવું શું બોલો એને જ ગુપ્ત કહેવાય સાહેબ માણસોની ગુપ્તતા બહુ જુદી જાતે બધાને ભૂલ બોલાવણી કરાવે એવી છે તો ખરેખર સાહેબ અમારો અનુભવ એટલે જીવતી મૂર્તિ ભગવાનની એ મળે ત્યારે એ ડિરેક્ટ ભગવાનના દર્શન કરાવે બાકી ભગવાનના દર્શન સીધા થાય એવા નથી ત્યાં હું મંદિરો ચર્ચ માં જાઓ કે મંદિર માં જાઓ કોઈ પણ મંદિર માં જાઓ તમને ભેદ નથી એના વિશે મસ્જીદ જશો તો તમે યા કરશો બધું બદગી કરશો એની જોડે બેસો ખરા એડીયો છે ને તે અહીંયા કુકુટ મણકો છે એના પર પ્રેશર કરે છે એ પ્રેશર કરતાની સાથે આપણને પવિત્રતા દેહ પ્રાપ્ત થાય છે એ આસન છે એમનું એ આસન છે આપણા હિન્દુ ધર્મમાં આપણે આપણી રીતના આસનો છે આ સાષ્ટાંગ દંડ પ્રણામ એ પણ આસન છે એ સૂર્ય નમસ્કારથી પણ અહીંયા આગળ પ્રત્યક્ષ આગળ રહેવું પછી પરોક્ષ આગળ કરીએ તો પછી થાય નરમ પડે ને નહીં તો માણસને નરમ પડવું બહુ મુશ્કેલ છે સાહેબ તમને શું લાગે છે અને છોડવું હજાર મોટો મોટો થાય અને કોઈ બાગવાન સારું ના મળે કે એને નાનપણમાં કાળજી નાખી હોય બાગબાન કોઈ તો કે ગમત તો નથી કરતા આપણે ગમત નથી થતી ને કામમાં લાગે એવું છે કે નઈ તમે હસતા રહ થોડાક આગળ જઈએ સાહેબ આગળ જઈએ છે હજુ આપણી પાસે અડધો કલાક કરી લઈએ બીજો પ્રશ્ન છે આપતા સૂત્ર છવ્વીસ માં કહ્યું છે કે આત્મા જ્ઞાન અને પરમાત્મા એક જ વસ્તુ છે એ કે છે કે મને સ્પષ્ટ નથી થતું ડોક્ટર બાલાજી પૂછે છે આપણા રિસર્ચ સેન્ટરના રેસિડન્ટ ડાયરેક્ટર છે અને એમના આપણે શું આપણું આપણું પદ આપણું પદ શું કયું આપણા વસંબડી સાહેબનું ફાઉન્ડર એન્ડ ટ્રસ્ટી મુખ્ય અને તો આપીક્યુટિવ અને તરુબેન ફાઉન્ડર ટ્રસ્ટીના સેક્રેટરી સેક્રેટરી એક્ઝિક્યુટિવ અને એમની નીચે બધું માર્કું આછું છે બહુ સુંદર ચાલે છે આ ડિવાઈન ટ્રી છે ડિવાઈન ટ્રી સમજાવ્યું ને એટલે આત્મા જ્ઞાન અને પરમાત્મા એ બધું એક જ છે પરંતુ આ અપેક્ષા કરીને છે દશા કરીને છે અને એ દશા મૂળ આત્મા જે સ્વરૂપ આત્મા સ્વરૂપ મૂળ આત્મા છે જેને ચેતન કે છે એ ચેતન એના સ્વભાવ શું છે તો કે સ્વભાવ જ્ઞાન છે એનો સ્વભાવ શું છે જ્ઞાન શબ્દ આપણને એ રુજુ રાખીને પ્રકાશ કરનારો શબ્દ છે તે બીજ શબ્દ છે તે તુજ છું શું કે છે દેખાય તે તુજ છું એટલે પછી એમ કરતા કરતા છે ઓ હું જ જોનારો મને જોઉં છું શું કે છે તારું બોલ નઈ એવું બને ખરું છે દેખાડી બધું દે છે તે દેખાતી વસ્તુ અને દેખનારો જુદા જ હોય કે નહીં સીધી વાત છે એટલે જ્ઞાન અને પરમાત્મા ત્યાં આવ્યું અને વસ્તુ કહ્યું વસ્તુ એટલે તત્વ તત્વના અર્થમાં છે વસ્તુ આપણે કહીએ છીએ વસ્તુ પણ આપણને નથી લાગે છે એ પણ છે પણ ક્યારે કે આપણા જ્ઞાન તેમ સમજાશે ત્યારે બધું જ આવી જાય નવ તત્વ મુખ્ય બે જ વસ્તુ અને બીજા સાથ તો હેલ્પિંગ છે બધા આ પરમાત્મા દશા પ્રાપ્ત કરવા માટેના સમજવા માટેના એ પ્રગતિ માટેના બીજા સાથ હેલ્પિંગ છે બીજું કશું નથી કારણ કે માણસનું શરીર છે એનું જીવન છે એ જીવનમાં જ પસાર થાય છે બધા સ્ટેજીસ છે આખા સંસારમાં ભટકવામાં સંસારતા સ્ટેજીસ છે અને સંસારથી મુક્ત અપાવે એમાં એ સ્ટેજ બે છે અને છેલ્લું પરિણામ શું મળે છે મુક્ત મુક્ત ભાવ મુક્ત ભાવ શરીર છે છતાં શરીરથી બંધેલો નથી એવો મુક્ત થયેલો હું અને સંપૂર્ણ મુક્તિ પામી જાય છે સમજ એ હું બહુ અગત્યનો છે હું એટલે આત્મા જ્ઞાન અને પરમાત્મા એ ઓરિજિનલ હું ને લાગુ પડે છે જે અવિનાશી છે પરપેચ્યુઅલ છે કાયમનું છે અચ્યુત સ્વભાવવાળું છે બધા ઘણા ગુણો છે અનંત ગુણો અને એમાં પ્રમુખ બે ગુણો એક જ છે કે જોવાનું અને જાણવાનો સ્વભાવી બોલીએ ખરા બહુ સારું લાગે આપણને પણ આપણા સ્વાદ માં આવતું જતું જાય ધીમે ધીમે એમ એમ નહીં આવે આપણું જોયેલું જોયેલું છે પછી એ જાણ સ્વરૂપે થઈને સ્ટેબલ થઈ જાય એને જ્ઞાન કહેવાય છે એટલે જોવાનું આપણું નિર્મળ થયું જોવું જોઈએ અને એ જોવાનું નિર્મળ આપણને અંદર આપણા શરીરમાં કેવી રીતે થાય કે બે આંખોથી જોવામાં જે નિર્મળતા નથી એમાં એ નિર્મળતા આવતી જાય તેમ તેમ નિર્મળતા સમજાય છે ને નિર્મળતા એટલે નિર્દોષિતા નિર્દોષિતા અને દાદા ભગવાનનું અદ્ભુત વિધાન છે કે અમે અમારી દ્રષ્ટિને નિર્દોષ કરીને જગતને નિર્દોષ નિહાર્યું છે શું કહ્યું અહીંયા દ્રષ્ટિ શબ્દ બહુ અગત્યનો છે અને દ્રષ્ટિથી જ આખું માનવ જગત છે અમે જગતને નિર્દોષ નિહાર્યું છે એમને કોઈ દોષિત દેખાતો નથી આખું જગત જયારે ભયંકર દોષ કે છે અમારી નજરો નથી પણ એમનું નજરો અંદરથી છે એ જગતને માટે ના હોય પણ જેને સમજવાની ઈચ્છા છે કડિયાની ભાષા સુથા સમજાય નઈ સુથાની ભાષા કડિયા ના સમજાય એટલે બધાને બધાની ભાષામાં વાત તો કરવી પડે સાહેબ શું છો હે હવે ગેટા ને પેલા બરબાની ભાષા સમજાવવા જાય ગેટા બિચારા શું સમજે એટલે ભરવાડે ઘે ટુ થઈને પછી એને સમજાવવું પડે ના ખરું છે પછી એ સમજાય બોલે ને એટલે હજાર બે હજાર એવું છે આ બધા દાદાના જ છે અને આપણા જીવનમાં જ આપણને અનુભવમાં આવે એવા છે મેં અનુભવ કર્યો છે એટલે હું કઉ છું આ બધા પાસામાં જોયેલા છે આ દિનકર દિનકર ભાઈ સાહેબ બોલો ફરમાવો દાદા આપે કે નિહાળ્યું હવે એમાં દ્રષ્ટિ ને નિર્દોષ કરી કેવી રીતે એટલું અમારે જો કરવું હોય તો આવે વર્તે છે વર્તે છે તે બધું ભેદવારું દેખાય છે બે આંખો જુએ છે છતાં પેલા દાદા ભગવાન પર ને જવું છું મને બે ચિત્ર નથી દેખાતા બે આંખો કીકીઓ જુદીશ કેમ ના દેખાતા પણ એક જ દેખાય જુઓ બે આંખો ટૂંકમાં અમે એવું વિચારી બઉ મોટો પ્રશ્ન થઈ ગયો સમજાવવાનું બહુ અઘરું થઈ ગયું બાળક સાહેબ આપ સમજા કે નહી પૂછે એટલે એટલે કહ્યું એટલે કહ્યું દાદાએ કે તમને આ નહીં રહી શકે કે હું શુદ્ધાત્મા છું અને તમારા શરીર જોડે કારણ કે શરીર તમારું તમે લઈને આવ્યા છો એટલે હવે તમારું જ લઈને આવ્યો શરીરમાં આજે આ પ્રાપ્તિ થઈ તમને એનાથી છૂટવાની એટલે શરીરને છૂટું કર્યું અને તમને છૂટા કર્યા અને વચમાં મૂકી દીધા બોર્ડર લાઈન નાખીને તે બોર્ડર લાઈન બોર્ડર લાઈન પર જીવતા શીખી જાઓ તમારી આખો થી જોઈ જોઈને ભેગો કરેલો નથી સમજ્યા એટલે વ્યવહાર દ્રષ્ટિ તરીકે આજ્ઞા મૂકવી પડી આજ્ઞા એટલે શું કે આ પ્રકાશ તે હું છું અને પ્રકાશમાં દેખાતો આ તું તું છે આ જ્ઞા દેખાય તો દેખાય છે મને ખબર પડે ને દ્રશ્ય એટલે દ્રષ્ટિ દ્રશ્યમાં એકાકાર હતી ત્યાંથી ઉઠાવીને દ્રષ્ટામાં મૂકી દીધી અને દ્રશ્ય છૂટું પડ્યું અને વચવા બાળ નાખી દીધું કે આ તારું ખેતર અને મારું ખેતર બે ખેતર જુદા એટલે આ ખેતર અમાર ના ભરે આ ખેતર અમાર ના ભરે સમજાવી પાણી નહી પોણી ભાષા બગાડી નાખે તમામ અમે એની સાથે આજ ભાવથી બધા જોડે અમે બધા અમે જીવી રહી છીએ એ રીતે અમે જીવીએ છીએ કારણ કે હું ફરજથી બંધાયેલો છું શું અનુભવ આપ્યો છે મારે એનું કલ્યાણ કરવું નથી પણ શરીર બધા કલ્યાણના યજ્ઞ માં લાગી જાય તો કલ્યાણ ઓમ લાગી જ જાય તારું આવે તારામાં તારા વ્યવસ્થિત જે થવું ભલે હો જા લાગી જાય બધામાં આવું છે કોઈ બોલાવે સાદ આવે ના પહોંચી હાજર રહેવું કૃષ્ણ ભગવાન સમજાવીને આવી એ ચમત્કાર સ્વરૂપે આવી કેમનું સમજાશે એ વિઠો બાજવા જેવો છે સાહેબ પણ વારી કરો કે ભક્તિ કેવી છે જોવો તો ખરે ચાલતા ચાલતા ને કેટલું બધું કરે છે ગજબનું અને આવું બધી રીતે બધામાં ન્યાય કરીએ જય સચિદાન આપેલો આપે ભૂલો પોતાની જો ભૂલો પોતા જગત માખે ભગવાન જગતમાં થવારી થી નહીં તેબુ ફરી થી નહીં ને ભૂલ સદા જાગૃત હોય ભગવાન સદા જાગૃત હોય ભગવાન ભૂલો જો ના ભૂલો પોતા ની નથી જે દે માલિક નથી જે દે માલિકી વા નથી વાલી વા નથી માલિકી જનની નથી જાલિકી મનની થયા વિ તરાગ ભાવ સ્વભાવ પોતાની જો સિમ્પલ લાઈનો છે એ પણ કેટલું ગહન જ્ઞાન આપે છે આપણને આપણે મૂર્તિ અને અમૂર્ત એમ એની વચ્ચે કેટલું ગહન જ્ઞાન આપે છે પોતાની જીવ થઈ શકે ભગવાન પણ એક ભૂલ પોતાને દેખાય તો દુખાય તો પછી ભૂલ થતી હોય ને એને ઢાંકીને ચોખ્ખો દેખાવા જાય કારણ કે ભૂલ ને પોતાના ક્ષેત્ર પાથરણા નીચે દબાઈ દેશે પછી ચોખ્ખું દેખાય છે પાથરણા એટલે કોઈને દેખાય નહી આજ ચાલે છે નાટક બધું હમ ચાલો બોલે હોય ને આજની વાત છે ગને ગારી જુએ ખુદની ગને ગારી ખુદની સવડી કી દૃષ્ટિ તે સવડી કી દૃષ્ટિ પોષા ની જો ભૂલો પોતા જો ના પોતા જુએ દોષો જીપો ના જુએ દોષો જગત તને દિયે છોડી જગત છોડી બીજાના દોષ દેખે છે બીજાના દો જગત છે દંડ કર શો જગત છે દંડ કર શો નહીં નજુ કોઈ ને દોષિત કોઈ ને દોષિત દી દાદા ભાઈ દાદા ગોળી અબૈ ભૂલો પોતા જો ભૂલો પોતા જો જગત દોષીત દેખાશે જગત દોષી દેખાશે ત્યાં સુધી છે ભટકવાનો ત્યાં સુધી છે ભટકવા બધી છે કર્મ પોટલું બધી છે કરો લિ નિકાલ શ ભગવંત હું નિકાલ સ ભગવંત ભૂલો પોતા ભૂલો પોતા જય સચિદાન કુદરત ના કાનૂનો ગુનો કર્યો એની અને એની આ ગનેગારી આવી માણસ જન્મ્યો તે માણસ જો માણસ થઈને કુદરતના કાયદાનો આખો ગુનો કરે એનો ભંગ કરે એટલે ગુનો થાય ને અને એનું ચાર્જશીટ નોંધવામાં પોલીસો કોઈ હોતું નથી ઓટોમેટિકલી એનો ચાર્જશીટ નોંધી જાય છે અને ચાર્જશીટનું ફળ આવે છે આ બધું ગનેગારી આ જેલ ભોગવતું જન્મ અને મર અને ત્યાં સુધી ભોગવ્યા કરતા હતું જન્મ મરવા માટે અને ભોગવું શું કયું એટલે જેલથી છૂટવું પડે ને આ શરીર જેલ મળી તો એટલે શરીરની જેલથી છૂટવા માટે જન્મ અને મરવા માટે જેવી જા એવું જ કે નહીં મને નથી ખબર પડતી તને શું લાગે તમને શું લાગે છે જીજાના માટે આ ચૂકવો ને આવે કોઈ આપણને કોઈ ખબર છે આ વાત અને છતાં હકીકત છે કે નહીં આ હકીકતથી આપણે જતા આપણું જીવન બેભાન પડી જાય કેમ પોષાય આપણને સમજાય નું સાધુ સંતો બધા જઈએ ખરા કથા વાર્તા વાપીએ પણ આપણે આપણું પહેલું સમજીએ આ કાળમાં કળિયુગમાં આ સતયુગી સારસ દાદા ભગવાનના મારફતે દાદા ભગવાન એ વ્યક્તિ નહીં એ ભગવાનનું સ્વરૂપ પરંતુ એ દેહની મૂર્તિમાં પ્રગટ થાય નહીં ત્યાં હું તે ભગવાનનું સ્વરૂપ કેમ સમજણ પડે આપણને દેહની મૂર્તિમાં પ્રગટ થાય જ નહીં અને અમૂર્ત એક જ ભગવાન છે કે જે દેહની મૂર્તિમાં જ પ્રગટ થાય પરંતુ એટલા માટે મનુષ્યના દેહની કિંમત કઈ એ બહેનો હોય કે બહેનો ગમે તેનો એમાં કોઈ ભેદ નથી વિતરાગોની ભાષામાં ભેદ નથી એનો બંનેને ઇક્વલ રાઇટ છે આખો સમજાયું ને આ તો એક પૌગોલિક પૌદગોલિક ભેદ છે બીજો કશું જ નથી સવાલ એમાં અને પૌગોલિક ભેદ હોય નહીં તો આ જગત આ જગત સ્વરૂપે હોય નહીં હમ આવું બધું છે ખ્યાલ આવ્યો ને ભગવાનનો જન્મ કેવી રીતે થાય દેહ માટે અને એ દેહમાંથી ભગવાનના કેમના દર્શન થાય એવું છે મોટું પણ એનું પવિત્રતા સમજવી જોઈએ આપણે પવિત્રતા બધાએ જાણવી જોઈએ અને પવિત્રતા આપણે પોતાના સ્વાર્થ માટે સમજવાની છે નહીં કે પરાયા માટે કે પારકા કોઈના માટે નહીં સમજાય પોતાના માટે સમજવાની છે પોતે પોતાનું હિત કરે છે કે નહીં એ તો પોતાને એટલું તો એની પરીક્ષા રાખવી જોઈએ ને આપણે આખી લાઈફની જીવનની પરીક્ષામાં બેઠા છીએ તો સતત એ રીત રાખવી જોઈએ કે નહીં આ પેપર હળખું લખે છે કે નહીં આપણે તને અત્યારે હા બેન આટલું આપણે રાત કોના બાપની છે ના મને ખબર નથી પણ એનો ટાઈમ આવશે તો એને માટે આવશે જ અને જેમ ટાઈમ આપવાનો છે તારે એવું બોલશો જ નહીં બા બહુ છે બહુ જાગ્રત છે હવે તો એમને બે શિફ્ટમાં કામ કરે જાતે નથી કરતા બે બે હેલ્પ કરવા આવે તો પણ રસો હાજર રહેવું પડે છે એમને હાજર અને બધી બહેનો છે ને બબે કન્ટિન્યુઅસ કામ કરે છે માનશો તમે એક વચ્ચમાં થોડો આરામ લે છે બધા બપોરો ટાઈમ હોય ને બધા એને આરામ કરવું હોય એમને આરામ મળી જાય હવાની વાગ બે વાગ્યા દોઢ વાગે મળતો જવું છે તો ચાર વાગ્યા આરામ ના વાગે બાલાજી સાહેબ આમ પછી વાગે લાગે ને તો હાજર સાત આઠ વાગ્યા સુધી ચાલે એનું કન્ટિન્યુઅસ આટલું કામ કરે તો એને પગાર કોઈ આપ્યો કોઈ કોઈ પગાર આપ્યો અલી તને પગાર મળે છે એનું લગ્ન થયું માયા જોડે તારે પહેલી વખત પછી આ એટલે નક્કી વાત હતી અને દાદા પાસે નિમિત્ત બનાવી દાદા આ છોકરી બહુ ડાહી છે લગ્ન કરતું સુખી થઈ શકે છે હમ પછી કહ્યું તે વખત માં તરત જ અઠવાડિયા પછી તો આબું પડ્યું હતું બધા ના કામ કશું બધું થશે લાલ લાલ થોડા ડાઘા હતા પાછા અને એને કહ્યું કે હા એ તો સત્યાસીમ છેલ્લા વખતે તારે એને વાત કરેલી આ કે સુનિલ આ માયા આવી છે ને આટલી બધી દાઇ છે ભણેલી સમજદાર છે છોકરી તો એની પાસે તું તારા ધંધામાં ઇન્વોલ્વ કરીને કામ લેજે થોડું અને ઘરનું તો સંભાળશે જે પણ એને પગાર બે ડોલર આપજે તું એટલું કે એવું કહ્યું હતું દાદા એ મારી જાણમાં છે બરોબર છે શું કે છે તું હાજર નથી પણ હું તો હાજર હતો તે વખત બે હજાર આપે તો એ આપણી ફરજ છે પછી એ ઘરમાં તો પછી એ ઘરમાં પગારમાંથી શેર આપે ને તું આપે એટલે બે ભેગા થઈને ચલાવીએ એવું ચાલે પછી પગારમાં તેનું જ છે ને એટલે બહેનોને એવું સુંદર હોય છે એમના પાસેના પૈસા જયારે આપણે બધી બાજુથી કશું ના હોય ને ખીસપ એમના પૈસા કામમાં લાગે દરેક ઘર જોજો હમ ભારત છે ચાલો બરોબર સાહેબ જઈએ આગળ ત્રીજો પ્રશ્ન પરમાત્મા ને ભગવાન શું તફાવત છે પરમાત્મા ને ભગવાન પાસે તફાવત એટલો જ કે ભગવાન શબ્દ દેહની અપેક્ષા મુકાયો છે અને પરમાત્મા શબ્દ એ પણ દેહની અપેક્ષા છે પણ જે દેહમાં આત્મા પરમાત્મા પ્રકાશથી પ્રકાશિત ખૂબ થઈ ગયો કમ્પ્લીટ થઈ ગયેલો છે એવો એ દેહ એ માણસનો છેલ્લા મનુષ્ય મળે તારે એને ચરમ છે ચરમ એટલે અંતિમ ચરમ દેહ કે છે એને અને એવા દેહોમાં હોય ત્યારે એ અંદરના ભગવાન એ શરીરમાં આખું જે આકાશ તત્વ છે ને એ આખું ચૈતન્ય સ્વરૂપી એને આકાશ તત્વને ઓક્યુપાય કર્યા વગર પોતે પોતાના સ્વભાવથી એ ચૈતન્ય પ્રકાશમય થઈ જાય અને એનાથી આપણા તત્વો એટલા બધા પ્રકાશિત થાય બધા જ અને આકાશ પણ અરૂપી છે અને ચેતન તત્વ પણ અરૂપી છે બંને અરૂપી સાથે રહે છે પણ પોતાના તત્વ સ્વભાવથી બોલો અને એ ચેતન પોતાના તત્વ રહે છે પરંતુ એને રહેવા માટે આકાશ તત્વ છે પરંતુ એ પોતાના સ્વભાવથી સ્થિર થઈ જાય છે અને આકાશ તત્વ અરૂપી છે એને કોઈ પણ તકલીફ એટલે આકાશ તત્વ બહુ થઈ જાય છે તારે એ આકાશ સમજાય બંને તત્વો આમ જ છે એ સિવાય બીજા ચાર તત્વો નથી એ ચાર તત્વો રમતા જગતમ વિશ્વમાં છે આપ સમજી ગયા સાહેબ આ તો બહુ ગહન વાત છે તમે આપણે આવશો કરીશું બને તો આવું અમારી જોડે સ્વયં પ્રકાશ છે એ પોતે પ્રકાશ સ્વરૂપે ખુલ્લો વ્યક્ત થઈ જાય બધો ટોટલી અને એપ્સોલ્યુટલી પાછો વિથ એપસોલ્યુટ પાવર્સ પાવર્સ કોને કહેવાય કે જે નોન યુઝેબલ યુઝમાં આવી શકે એવા કોના કોના હિત એ કે પોતે પોતાના જ હિતમાં એને હિત હતું જ નથી કારણ કે અહિત તો અહિતનો હમું છે એટલે એને પછી પોતે પોતા રહી જવામાં એને અચ્યુત સ્વભાવ કે છે પર એક પોતાનું સ્થાન ક્યારે પણ પછી એ થઈ ગયું અને અત્યારે આપણે અનુભવ થયો છે શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું છે એ આપણું પદ એવું છે પણ એને આ શરીર જોડે આપણા કમાણી કરેલા શરીર જોડે એને સાચવી જાણવાનું આપણું કામ છે પણ આપણું કામ આપણે આવડશે નહીં એટલે દાદાએ કહું હું તને સરળ રસ્તો બતાવું છું તો આવી રીતે જીવી જાણજી હતું એટલે તને હચવાઈ જઈશ તું તારાથી તું ઓરિજિનલ અને તું આ હચાવનારું શરીર તેને હચવાઈ જઈશ પણ એ છે એટલા માટે શું કહ્યું આજ્ઞાધીન એટલે આજ્ઞાને અધીન અને અધિનતા એ જ સ્વતા ખુલ્લી કરી શકશે બીજું કશું નહીં કરી શકે અધીનતાને સમર્પણતા કહેવાય છે શું કહ્યું થયો છે ને પછી પથરા ને આશ્રિત થયો તો એને માધો ના આવે તો આ તો જીવતી પરમાત્માની મૂર્તિ આપણે આનું સમર્પણતા પરમાર્થ છે આખો સમજાવ્યું ને એ દાદા કે આ નહીં જાણે બચ્ચાઓ છે ના છે કરે તો એટલે બોલાવે છે બોલાવો લે કરવું પડે એ તો કોઈ પણ આપણે ચોખા બનાવવા હોય તો ચોખાની વિધિ હોય કે નહીં કેટલી જાતના ચોખાઓ બને છે આ વિધિ છે તે વિધિ શબ્દ બહુ મોટો છે વિધિ વિધાન કહીએ બહુ મોટો શબ્દ છે એ મનુષ્ય આરામ દેવાથી ભારતમાં છે ખાસ કરીને બીજા દેશોમાં છે એના પ્રમાણથી હોય છે હોય છે બધે જ હોય છે બધે જ હોય બધે જ હોય માણસ છે ત્યાં બધે જ હોય પણ એમ એટલે એની ઘર થુતીમાંથી એ આવે છે જન્મે જ નથી આ પછી જેમ હંમેશા થાય છે તારે સમજાય છે આપણું કરેલું ભોગવીએ છીએ શું એટલે જીવન માટે કે આગળ એવી રીતે કરે કે જેથી આવું ભોગવવાનું આજે આવ્યું છે એવું ના આવે કે જે મને બહુ આકરું લાગે છે એટલે એ છે ને પ્રકાર છે મનુષ્યના જીવનનો સમજ્યા ચાલો આગળ જઈએ પરમાત્મા ભગવાન વચ્ચેનો તફાવતમાં ખાસ નથી પરંતુ જગત નહીં સમજી શકે આ એટલે જગતને સમજાવવા માટે ભગવાને ભગવાન જ છે કહેવાનું અને પરમાત્મા એ આપણે શોધતા ભગવાનને શોધતા આપણે મનુષ્ય એ ભગવાન જોડે આપણે એકરૂપ થઈ જઈએ તે શું કહ્યું પછી એને જે માનેલું હોય તે તો આજે ઇસ્લામ હોય મોહમ્મદ સાહેબને માને બરાબર છે તો માને પણ મોહમ્મદ સાહેબ અલ્લાહ તો નથી જ પણ અલ્લાહના સંદેશવાહક છે હવે સંદેશવાહક જે કરીએ તો ભગવાન આપણે પહોંચાડવું માનવામાં જ આવે છે અને ખોટું નથી એ ખોટું નથી અને આ રીતે જીસસ ક્રાઇસ્ટ એ બધું છે બધા જ બધા દરેક માટે સમજાયું બધા ધર્મો છોલ કાયમ નું સેન્સ થાય છે એના આધારે બીજા પાંચ દર્શનો છે એ તમને યથાર્થ સ્વરૂપે મૂળ દર્શન પ્રાપ્ત માટેના સમજાય તમને ખ્યાલ આવે એટલે અખંડ આ આ સમગ્ર હસ્તી હાથી છે તો એને સમગ્ર સ્વરૂપે સમજવા માટે એને પગ સૂંટ આ સમજીએ ખરા પણ એને પાઠથી સમજવા જતા આપણે સમગ્ર રૂપે સમજવાનું ખીલે એના માટે આ છે ખ્યાલ આવે ને એટલા માટે એ તત્વ પુરુષો પાસેથી જ આ સમજણ મળે શું કયું એટલે બધા તત્વોને જાણનારા અને આત્મતત્વને જાણનાર આત્મજ્ઞાની કહેવાય અને સર્વ તત્વોને જાણના જાણનારા એ વિજ્ઞાની કહેવાય સાયન્ટિસ્ટ જે એપ્સોલ્યુટ સ્વરૂપે એબ્સોલુટ સાયન્સને સમજીને મનુષ્યને મનુષ્યની ભાષામાં એ એપ્સોલ્યુટ સાયન્સની સમજ આપી શકે છે આપ સમજાયું ચાલો હવે આગળનું લઈએ કે સાહેબ જો એટલે આ તો એટલા માટે કયું રાહત આપણી છે કે આટલું એકા બે પ્રશ્નો ને એક ત્રીજું પૂરું કરવા માટે વધારે નહીં મંજૂર છે સાહેબ હ તો પરવાનગી લઈ લો એ તો ત્યાં બેઠા બેઠા આપ જ છે પણ તારી પર રાખી મું ભેગો થતો પૂજ્ય જા ખુલાસો મળશે તને આપી દો અમારી ફરજ કે આવે એટલે અમારે આપીને પછી જવાની તો છૂટા નહીં મારાથી આ ખુરશી થી ના છૂટાય ના એ ખુરશી બધાને ગમે કોને રાખે સમજાવ્યું ને પણ એ ચાર પાયા આવડવું જોઈએ ચાર પાયા કયા કે જ્ઞાન દર્શન તપશ્ચરણ વાળો અને વ્યવહારનો ચારિત્ર નો જ્ઞાન દર્શન ચારિત્ર અને સુખ ત્યારે એ ખુરશી આપણને સુખ આપે અને આપણે એને ચીટકી પડવાનો સ્વભાવ બધો કાઢી નાખે આપણો ઓગાડી ના ખાસ કરી પછી આસન આપણને ચીટકી ના પડે શું કહ્યું કારણ કે આપણે આપણા પોતાના આસનમાં બે ગયા ને આસન શબ્દ બહુ મોટો સાહેબ એને રિલેટિવને રિયરમાં એટલો બધો વિસ્તાર થાય છે જોઈએ એટલો એટલે આજે યોગની ભાષામાં આખા વિશ્વમાં એ ચોથો પ્રશ્ન જો આત્મા જ ભગવાન હોય તો મંદિરમાં જવાની જરૂર ખરી અને એવો માણસ નાસ્તિક ગણાય આત્મા જ ભગવાન હોય એવું જેની સમજમાં બેસી જ ગયું છે એને પણ શરીર છે સુધી એ આત્મા સ્વરૂપ થયેલા એવા પુરુષ છે એમના દર્શન કરવા તે મંદિરમાં જવું જ પડે શું કહ્યું આત્મા સ્વરૂપ થયેલા છે પરિપૂર્ણ થઈ ગયા છે કશું બાકી નથી રહ્યું એ બીજા બે છે વૈષ્ણવ ધર્મ કયો છે એ બંને એને એ પરિપૂર્ણતાના પ્રોસેસમાં લાગી ગયેલા છે જ ઓલરેડી દરેક એમનો ભોગવટો ગમે તે હોય પણ પરિપૂર્ણ થવાના એવા પ્રકારના એટલે ભાવિ પરિપૂર્ણ છે એ બધા એને ભાવિ તીર્થંકર ભગવાન તો હરિહંત ભગવાન તો કહે છે તીર્થંકરનો અસલ શબ્દ જુદો છે પરંતુ અરિહંત શબ્દ મૂળ છે એમનો હરિહંત હરિહંત એટલે જેમના બધા દુશ્મનોનો નાશ થયો છે અહિંસક ભાવે આવો મને સર બેસો ભાવે હંડ્રેડ પ્રતિશત અહી ભાવે એટલા માટે આપણા રિસર્ચ સેન્ટરમાં અહિંસાનું ઇંગ્લિશ થયું છે એ બહુ મજાનું છે એને બને તેટલું ઇન્ટરનેશનલાઇઝ કરો પ્રયત્ન કરો અને ઇન્ટરનેશનલ કરવા માટે ઇન્ટરનેશનલ લેંગ્વેજમાં જાય એવા બધા પ્રયાસો કરો અને ભારતમાં ભારતની રીતે જાય આટલું કરજો અને આ રીતે આપણી આપતાવાળી એક છે ઇંગ્લિશની એને પણ આટલું આ બેઝિક બેઝિક લાવો પછી છે બીજા બે પાંચ પણ આ પહેલું લઈ આવો આ પુસ્તિકાઓ બધા છે પણ પહેલું આગળ બેને લઈ આવો તમે આજના વાયોલન્ટ અને હિંસક વાતાવરણમાં બધું જ તમે સવારથી હા જુદી જોશો બધું આજ જોઈએ દેખાશે તમને બીજું દેખાશે નહીં બાર કાપ ને આ એકબીજાનો ઝઘડા નાનો સમજ્યું એમાં આવું એક અંદરથી ભાવના ઊભી થાય તો બહુ થઈ ગયું સમજ્યું એટલે એમાં બધા પ્રકારો હિંસાના નાહિંસાના કેવા સ્વરૂપે સમજાયા છે બહુ સુંદર બરાબર છે એટલે આત્મા ભગવાન મંદિરમાં જવાની જરૂર ખરી કારણ કે એ નહીં જાય તો માણસ પોતાનો એવો મરજી મુજબ ચાલે અને બધું છે આ જગત છીન બિન કરી નાખે ગમે તેવું છે અમારો પૌત્ર કે છે દાદા તમે પિક્ચર જોયું છે પછી જાણવા મળ્યું કે એને તો નાટક કરેલું પહેલું અને એમાંથી આ સિનેમાના એક્ટર થયું કે બહુ છે એને ફિલ્મ બનાવું એમાંથી આવું થઈ ગયું તો માણસ છે માણસ દુનિયામાં શું હોય તો એટલું મોટું નાટક ચાલી રહ્યું છે જોઈશે નહિ તો જ બને તો કો જોવા જવાનું હતું એટલે આગળ જઈએ ચોથો પ્રશ્ન આત્મા અને પરમાત્મા બનાવવાની જરૂર ખરી આત્માને આત્માને પરમાત્મા બનાવવાની જરૂર ખરી કે તે જેવો છે તેવો જ સારો આત્મા એ આત્મા સ્વરૂપે હોતો છે અને કાયમ છે પરંતુ એ આત્મા મનુષ્ય દેહની અપેક્ષા એ કરીને એનું પરમાત્મા દેહ સાથે રહીને ખુલ્લું થાય છે તે આખો પ્રોસેસ છે અને માનવદેહમાં જ ખુલ્લો થાય બીજા કોઈ દેહમાં ન થાય એટલા માટે માનવ દેહની કિંમત છે ભારત શું કે કોઈ પણ દેશો બધાને માટે બીજા ભારતમાં ભારતની દ્રષ્ટિએ છે અને બધા બીજા દેશોમાં એમની દ્રષ્ટિ એમના પ્રમાણે એટલે એમના વિકાસનો સ્કોપ તો મળે આ વાત છે ખ્યાલ આવ્યો તમને ખ્યાલ એક સિનિયર મહાત્મા છે એમને વેસ્ટિંગ હાઉસમાં અમેરિકા મોટા મોટી કંપની વર્લ્ડની તેમાં કામ કર આખી લાઈફ ગઈ બહુ સુંદર કર્યું રજૂ સાહેબ કરીને પટેલ એમને આ ન્યુક્લિયરના બધા આવીને એ બસ્ટિંગ બહુ કરે ને એમાં એક પ્રોજેક્ટ એમને બ્રાઝિલમાં મળ્યો શું કહ્યું તે બંને જણા બ્રાઝિલ જવું પડે એમને તે કંપનીએ એમને સોંપ્યું આખું કામ તેમાં બે એક વર્ષ રહ્યા છે માનું છું એટલે ઘણી જ ગયા વર્લ્ડમાં બ્રાઝિલમાં તે ત્યાં એટલે પછી બ્રાઝિલિયનમાં બધા મળે ત્યાં સ્પેનિશ વધારે હોય સ્પેનિશ અને પોર્ચુગીઝ ખરા સમજાયું ને અને પેલા આપણે કન્વર્ઝન થયેલા બધા હોય ને લોકલ્સ બધું પણ આ મુખ્ય એમાં એને એક બેન મળી સ્પેનિશ નામ મારી પછી ગરબો થઈ ગયો બઉ સરસ છે આ જીવે છે કેવું સારું એટલે એને એટલું ગમી ગયું ખુશ થઈ ગયા પછી આપણા એમના ધર્મપત્ની શું નામ તરુબેન તરુલતા એને સમજાવવા લાગી કે આવું બધું ત્રણ મંત્રો આપણી શુદ્ધાત્માની પ્રાર્થના અને નવું કલમો નવું સમજાવવા લાગી તો બહુ રસ પડવા માંડ્યો અને ત્રણ મંત્રોમાં એટલો બધો રસ પડ્યો અરે આ તો બહુ અદભુત છે કે છે શું બહુ અદભુત છે તો મને એમને અમેરિકામાં વાત કરી તમે કોઈ વખતે અવસર હતો અને મળીશું તે આ વડોદરામાં આવ્યા છે ને અહીંયા ત્યારે ત્યારે કહ્યું કે દાદા એનો ફોન આવ્યો હતો ફોન પર મારે વાત થઈ અને આવું છે અને એને એની ઈ વ્યક્ત કરી છે કે મારે આ કનુ દાદાજીના દર્શન કરવા છે શું અને આ લોકોએ બે ત્યાં કર્યું ને તારું આ સ્પેનિશ નામ તો બહુ અઘરું છે બે બોલવાનું બહુ અઘરું છે એ લોકોને ઈઝી પડે આપણને અઘરું પડે અને આપણું નામ એમને બોલવામાં અઘરું પડે નામનું મહત્વ આવું છે મહેમા બધું આ બધાને માટે બધું જ સમજાયું ને અરે આપણે એકબીજાને આપણે નામ પરંતુ એટલે કે અમે એક નામ રાખ્યું હતું કૃપા એટલે એનું નામ કૃપા રાખ્યું અને એ પોતાને એવું સમજાય મારું નામ આવું કૃપા એટલે એવું જ લખે કે આર યુ પીએ કૃપા બોલો એટલે અહીંયા વાત કરી દર્શન એને વાત કરી એમ પછી એને અમને વાત કરી કે હું છે મેં કોઈ કામ કરો ફરતી ફોન કરો ગમે તે નહીં તો રાઇટિંગમાં ઇમેલ કરો ગમે તે રીતે કરો કે તને તે તારી ઈચ્છા વ્યક્ત કરી છે દાદા ભગવાને પહોંચી છે એને મળી છે અને તું એને મળી છે એવું દાદા ભગવાનનો અનુભવ છે અને તને ખુબ આશીર્વાદ આપ્યા છે એટલી બધી ખુશ થઈ ગઈ તેને પાછો ઈ કર્યો હમણાં જ આવ્યો અમે થોડા બે દિવસ પેલા તેમ રજનીભાઈ મને આપી ગયા આપણો સત્સંગ હતો ને કઈ પરમ દાડે આપી ગયા એ મેં બતાવ્યું તે પહેલાં છે ને એમની પાસે વિચિત્ર હતું એનું એ મને આપેલું કોઈ ચાલકો વિધિ રાખીશું એની અને પછી આપી ગયા એને લખ્યું બતાવ્યું નથી બતાવ્યું નહી એ ક્યાં છે અહીંયા નથી નહીં એનું વાંચશો ને તમે ખુશ થઈ જશો બાલાજી સાહેબ અને એને લખ્યું છે ને નીચે કે આ ત્રિમંત્ર નું રહસ્ય એટલું ગંભીર છે કે જો આ ત્રિમંત્રને બધી રીતે જે કઈ લોકો જેનો જે ધર્મ ની માનતા રૂપાંતર જાય છે કે બધા હરકા ના હોય નહી આ બહુ મોટું લખ્યું બોલો ત્યાંની આ લખે છે બેન વિચાર કરો ઓહ વા સુવર્ ચકિત હોતા જાતા બેઠ અરે તું આય ગયે અરે વાહ વારત ભરત મુનિ આય બે નીચે એમના ચરણ માં ચરણ જા દાદાએ પછી એમને ચાર પગ બરોબર હળખા રાખે ને એમના વાત નથી આવતી બાલાજી સાહેબ કે ભગવાનને પરમાત્મા બનવાની વાત જ આવતી નથી પણ એ હોવા પણ વાત છે અને મનુષ્ય દેહ છે એની અપેક્ષા એ વાત છે અને બંને એક જ છે અને મનીષ દેહની અપેક્ષા હોય છે અને ભગવાન તે માન્યતાની અપેક્ષા હોય છે ભારતમાં તેમજ બધા દેશો દેશોમાં પૂરું થયું ને એટલે અમે તો અમારી ખીલવટમાં આવી જઈએ તો તો કોઈ પછી બધાનો વ્યવહાર છે એટલે ધરે એટલે પછી અમારે માનવું પડે કે સાહેબ તમારી વાત સાચી છે અહીંથી આ સ્પંદનનો બાને પહોંચે ને ભાઈ એમનો તમે આપશો તમે આપશો સારું પીપર બુક બુક સેરૂ બદાન જિલ્લા એવું ઓકે બદાન જિલ્લા એવું સેલું આ આ બુકતે બનાવ્યું છે એને બધું અજીભાઈ એને એના ગટ કંઠી બેસેલું બધું એનું silva માં એમ નથી યાર કરે કેમ અસુ છું તું મારા પર અસુ છું બોલે પેલી પેલી પેલી કરી આપો એક કાઢી દર્શન થી થાય શાંતિ અપાર દર્શન થાય શાંતિ અપાર દાદા ભગવાન ના હસીમ જય જયકારો દાદા ભગવાન ના હસીમ જય જયકારો દર્શન થી થાય શાંતિ અપાર દર્શન થી થાય શાંતિ અપાર દાદા ભગવાન ના અસીમ જય જયકારો દાદા ભગવાન ના હસીમ જય જયકારો નય નો માંથી અમી વરસે છે નય નો માંથી અમી વરસે છે અંતર ના સહુતાપ હરે છે અંતર ના સહુતાપરે છે કરુણા ની વર સાવે ધાર કરુણા ની વર ભગવાન જય જય કારો દા ભગવાન ના જય જયકારો દાદા ભગવાન ના જય જયકારો દાદા ભગવાન ના જય જયકારો ગન તણી કરતાહી ગન તણી કરતાણી ભોલ agamanigamani vaani bole agamanigamani vaani nanatani murti sakshat jnanatani murti sakshat dada bhagwan kasim jay jay karo ho dada bhagwan na સિંહ જય જયકાર દાદા ભગવાન હર જય કાર ભગવાન ના નથી કઈ કરવું નથી કઈ તજવું નથી કઈ કરવું નથી કઈ તજવું પોતાના આત્મા ને ભજવું પોતાના આત્મા ને ભજવું આપે સમજણ સમ જ ભગવાસીમ જય જય કારો દા ભગવાન ના જય જયકારો દાદા ભગવાન હસીમ જય જયકારો દાદા ભગવાન નાસીમ જય જયકારો રાધા ભગવાન હસીમ જય જય કારો મારા ભગવાન ના શિવો અંતર આત્મા સહુનો છે શુદ્ધ અંતર આત્મા સહુનો આવરણો થી લાગે અશુદ્ધ છે આવરણો થી લાગે અશુદ્ધ છે માટે જ્ઞાની નું ક્ષરણ સ્વીકાર માટે જ્ઞાની નું શરણ સ્વીકાર દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દા ભ ભગવાન ના સિમ જય જયકાર હો દા ભગવાન જય જયકાર દાદા ભગવાન ના જય જયકાર આ વરણો સહુ દર કરિ દેસ આ દૂર કરિ દેશે ત્મા અંતર માં પ્રગટ સે શુદ્ધ આત્મા અંતર્મા પ્રગટશે શ્રી વંદન કર વાર વાધા ભગવાન ના જય જયકારો દાદા ભગવાન ના જય જયકારો દાદા ભગવાન ના જય જય કારો દાદા ભગવાન ના અસિમ જય જયકાર દાદા ભગવાનાસીમ જય જયકારો દાદા ભગવાનાસીમ જય જયકાર ચૌદલખેણા સરને ભેદી ચૌદ લખેણા સરને ભેદી થોડી ના ખે ભવની ભેડી ના આખે ભવની ભેડે મહિમા એ નો મહિમા એ નો અપરમ્પા દાધા સિમ જય જયકારો દાદા ભગવાન નાસીમ જય જયકારો દાદા ભગવાન ના જય જયકારો દાદા ભગવાન સિમ જય જયકારો भगवान અસીમ જય જય કારો દાદા ભગવાન નાસીમ જય જયકારો ઘર વે પારે ફરતે પારે હર તે ફરતે નામે જાપે વંદિત સ્મરણે નામે જાપે વંદિત સ્મરણે નિધિ દ્યાસી હો સાક્ષાત્તાસી હો સાક્ષાકાર દાધા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકાર દાદા ભગવાન ના જય જયકારો દાધા ભગવાન ના જય જયકાર અભિષેક પંચામૃત કાયા અભિષેક પંચામૃત કાયા ઉખારો મિથ્યાવી માયા ઉડો મિધ્યાવી માયા હર્ષાશ્રુ નૈવેદ્યસ્વીકાર હર્ષા શ્રુત શ્રીકાર દાદા ભગવાન ના અસિમ જય જયકારો દાદા ભગવાન ના અસિમ જય જયકાર દાદા ભગવાના અસિમ જય જયકારો તું દાદા ભગવાન ના અસિમ જય જયકારો પંચયાગ નામાં કાયમ રહેજો પંચયાગનામા કાયમ રહેજો આત્મ સુખજ મણ ને દેખો આ તુખજ મણ નેતન મા બન એકાકા કીર્તન મા બન એકાકા દાદા ભગવાન જય જયકારો દાદા ભગવાન ના જય જયકારો દાદા ભગવાન ના જય જયકારો દાદા ભગવાન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 મહાત્મા લય પર પ્રસાદ લઈને પછી જાય જય સચિદાનંદ સવારે દસ વાગે ત્રિમંત્ર નમસ્કાર વિધિ અહિયાં થશે અને આરતી અને અગિયાર વાગે ચોવીસ કલાક ની ભક્તિ એટલે આ ડોરો મેં બધા મારેલા હોય ને તે મને એનું સૂચન આપે એટલે મને માર પડે છે આટલો માર કઉરાગ આવતો નથી કઈ જાતનો છું એટલે સંજ્ઞા સ્વરૂપે હવે કોઈને મારીશ નહી દાદા ભગવાન ના સિમ જય જયકારો દાદા ભગવાન ના સિમ જય જયકારો દાદા ભગવાન ના સિમ જય જયકારો ભગવાન રા જય જય